चौथ ने गुरुवार सो पंचासी गर प्रथम प्रकरण पचीसमु चालू સંકલ્પ થાય ના એમ નહી બરાબર વ્યવસ્થિત નથી આપડે વિચાર કરીએ હજારો પ્રકારે થયું ને એટલે નહીં આવો ને વધારે બધા પ્રકારે કયો ને હજાર પ્રકારે હજારો જરૂરી જરૂરી જરૂરિયાત નથી ને જ્યાં હોય અમે જ્યાં ભગવાન ઉગડા બેરી ને બેઠા તમે ગમે એટલી સંસાર ની વાતો કરો એટલે અમે ધરી લઈ કુટુંબ માં કજ્યો હોય કુટુંબ માં સંપ હોય એની અહીંયા એટલે અમને એનો તમે મોટા માણસ કેવા નહી પણ કઈ વાલી પાપે હે કોઈ માણસે માણસે અનેક પ્રકાર વૃત્તિઓ છે માણસે માણસે તમને તમારું ધંધો કે ઘર एनी वृत्तिशी भाई ने संकल्पो वसनाओवेश हजारों प्रकार की वृत्ति पाची वाली बात करिए आप रीतना घाट संकल्प પણ એને સમજી રાખવો જોઈએ કે આ રીતના ઘાટ સંકલ્પો છે એ આપણા માર્ગ માં નડશે માટે એને મુકતા શીખવા જઈ લો આપણો માર્ગ ભગવાન મેળવવાનો છે એના માર્ગ માં વિઘ્ન કરે એટલે એ એક જોતા શીખવું જોઈએ હજારો પ્રકારે અનેક માનવી માનવી માનવી નોખા નોખા ઘાટ સંકલ્પો બધાય ને છે જે સ્થાન માં તે સંબંધી ઘાટ સંકલ્પ કરતો હોય આપડે આવે છે ને ભણવા માં ત્રિવેદી તાપ એમાં જગત આખું મળે છે જોઈ લ્યો વિદ્યાર્થી થયો એને હાથ તાપ જગત ને ત્રણ તાપ શું જગા એનું હોશિયાર છોકરો હોય ને હજી મારું લેસન કરવું તું મોઢું ઉઠાણ એની ચિંતા એને કરે બીજા ઘરના માણસો ને હશે ચિંતા ની ઓ વિદ્યાર્થી પાઠ લીધો હોય યાદ કરવું યાદ કર્યા પછી કંઠે કરવું એની જિંદા ભૂલાઈ જાય એની જિંદાઓ પ્રશ્ન ઉત્તરી જીત થાય તો આનંદ જિંદા હાર તો ઝાંખો થઈ જાય લો એટલે ચાર તાપ વિદ્યાર્થી ને વધારે આપણે જેટલા આપડે સાધુ જઈને આનાથી નોખા પીડ્યા ખરા તો ખરા જગત ની છાતી મેળવી હું એક કેવા નો થાય અને એમાં પોતે સંકલ્પ કરતો હોય આમ તો ખરી અનેક પ્રકરણો છે આ બધા એટલે હજારો પ્રકારે આવૃત્તિઓ શું થાય જાય ભગવાન માં જોડાવું છે એને બધે ઠેકાણે દોરડા તોડવા જોઈએ દોરડા તૂટે તો જા દોરડો અહિયાં ચોટે નહીં તો ન ચોટે આ તમારે દ્રસ્ત ને દાન બેજુ ત્રેજું કરતા હોય ને એમાં એને માની લીધું મારું કલ્યાણ થઈ ગયું પણ શાસ્ત્ર ના પાડે છે એ તો તમારી ફરજ બજાવો છે એમાં આત્મા ના જન્મ મરણ માટે અને ભગવાન ના સ્વરૂપ સુખ આવે એ ન આવે ईश्वरे आप कल्याण कल्याण तो महिति भगवान स्वरूप मोड़ से कल्याण अभी तमने चढ़ा सा लेखना સ્વર્ગ વાસ નો નાખીએ ને એટલે તમે દીધે જ રાખો લેખના કે સ્વર્ગ મળી જાય નહી હોય ફરજ છે કરવા ગરીબ રે ગયા હોત તો તમારે ન કરાય પણ એ તો શ્રીમંતો ના ધર્મ માં આવે છે દાન કરવું શ્રીમંત થયો એટલે એને દાન કરવું જોઈએ દાન નું પુણ્ય મળે પણ કલ્યાણ ન થાય પણ પુણ્ય અને કલ્યાણ એને આ જગત સમજે નહિ પુણ્ય વાળા ને જન્મ મરણ લેવા જ પડે ભોગવવા પાસે જન્મ લેવા પડે ભોગવવા માટે કલ્યાણ વાળા ને જન્મ મરણ નથી ભગવાન ના સ્વરૂપ ની પ્રાપ્તિ છે આ જગત કેવળ પુણ્ય માટે કરે પરોપકાર માટે કરે પર ભગવાન માં નથી એ તો જે જોડાય તે જ મળે અને એ શ્રીમંત જોડાય એવું નહીં અને ગરીબ નો જોડાય એવું નથી ભગવાન માં તો હવ જોડાય પાછું શ્રીમંતે જોડાય જોડાયો છે ત્યાં પક્ષપાત વાળો નથી હજારો પ્રકારે જો આ વૃત્તિઓ ફેલાયે આખા જગત ની દ્રષ્ટિએ તમે જુઓ અનેક પ્રકારે વૃત્તિઓ ફેલાય પડી છે એમાં કર્મ કરનારા એ વિચાર કરવો મારું જે આ કર્મ છે એને શાસ્ત્ર ની આરે સરખાવું જોઈએ ક્યારે કર્મ બદલે કર્મ બદલે અર્જુન ને સમજાવી સમજાવી ને કહ્યું છે કર્મ એને એવા તારે તો અધિકાર છે એ તો આ સ્થિતિ પહોંચ્યા એટલે એને આમ કરોરા બે નાની છોકરીઓ બીજા ગણાય હોય પણ એમાં અધિકાર હોય હવના નાના છોકરા તો તમારે પથારી કરી દેવી પડે પણ એનો એ વીસ વર્ષ નો થાય અને મારો બાપુ મારી પથારી કરી દે પછી હું હોઉં પક્ષ માર્ગે જે યત્ન કરે છે એની ક્રિયાઓ જુદી છે અને આ સંસારના ભાવો છે ગરીબ જુદી છે આ ક્રિયા જુદી બંને કરી શકે શ્રીમંતોય કરી શકે ગરીબો કરી શકે છે હજારો પ્રકારે વૃત્તિ આ જીવ ચારે બાજુ ફેલાય છે મારી કઈ તમારી કઈ બીજાની કઈ હજારો પ્રકારે ફેલાયેલી બધી ને પાછી વાળવી ને એક તરફ એને વાળવો જોઈએ પ્રભાવ થાય આ નોખો નોખો પ્રવાહ ઉપડી ગયો કોઈની સિદ્ધિ થતી નથી મારા હશન મોહન ભાઈ એમ પ્રત્યક પ્રકારે ચૂંટાઈ ધર્મ ગુરુ મોટો બને તોય શું જ્ઞાન નો માર્ગ તો એ બધા કઈ ધર્મ ગુરુ ને મળી જાય કલ્યાણ ને ન ને નો ધર્મ ગુરુ નો હક લાગે છે કોઈલા નો હક લાગતો નથી એ કોઈ નો હક લાગતો નથી કરે એનો હક લાગે એ ભગવાન હે ભગવાન દસે ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃ કરો દસે ઇન્દ્રિયો દ્વારા એકલી નથી કાન એકલો નથી જીભ એકલી નથી તો ચાલ બધા ઇન્દ્રિયો છે એના બધા કર્મ ને ઓળખવો પડે છેતરી જાય કાન છે હાથ અહીંયા છેતરે છેતરે છે હજારો ફેલાઈ રહી છે તમે બપોરે ભંડાર માં જઈને જન્મ્યા એટલે કામ પૂરું ગયો ને પછી આંખે જોવાનું નહીં કાને આ મળવાનું તો હોય તો કરો ને એના સર્કલ માં નહીં થવા જાય દરેક ક્રિયા જોઈ ને ગણવી જો માટે જોવું એ ભૂલતો નથી ને કાયમ ચિંતિત રહેવું અખંડ ચિંતિત માળા જ ફેરવી આલો એટલે હાથમાં લઈ દે એમને ભગવાન માં જોડવી છે આરમ દશા વાળા ને માળા રાખવી જ પડે શા માટે બોલ્યું વૃત્તિ સંકેલા હાથમાં માળા છે અને તમારે નક્કી એમ છે કે માળા ફેરવવી છે તો તમારે વૃત્તિ બીજે થી પાછી વાળી ને અમે જોડવી જ પડે પારે પારે ભગવાન નું નામ લેતા મેળવી પાછા તમે આ જગત ના કેટલાક ભાવો યાદ ભેળા ભેળ ક્રિયા કરતા હો છોકરો ગયો છે ને ઓય આ કામ હે છે ને આનું અહિયાં છે ને આ હજારો પ્રકારે ત્યારે જે પ્રકાર પોતાને લડતો હોય ત્યાંથી એને પાછી વાળવી જાય હે મહારાજ હે મહારાજ એવી રીતે દસે ઇન્દ્રિયો દ્વારા એનું અંતરણ છે તે હજારો પ્રકારે ફેલાય ગયું છે ત્યાંથી ફેલાય છે ભગવાન નું ચિંતન કરે અને મન તે ભગવાન નો જ ઘાટ ઘડે અને બુદ્ધિ ભગવાન ના સ્વરૂપ નો જ નિશ્ચય કરે અને અહંકાર નો ભક્ત છું આપડે બરાબર એ નથી થતી નથી બનવા જોયું હોય એને જ લખતા હોય શાસ્ત્રો એમને નાગી ના કરતા નથી પોતાના હક માં હોય એને જ બતાવે શું ફેરી વાંધો ચારે અંતરણ છે જો ભગવાન નું ચિંતન નો ભક્ત છું એવું જ અભિમાન ધરે છે એવું તો એવું થવા ને માટે કઈક સજાગ રહેવું જોઈ ને દેખો બેલ નથી ને હજી આ ચોખ્ખું છે કે નથી આ બાજુ ચોખ્ખું છે કે નથી આ રેણ લાગશે કે નહીં લાગે કેટલે ઠેકાણે વૃદ્ધિ રાખો નહીં એક રેણ મુકામ થાય છે જળતર કરવું હોય કોઈ નંગનું આ જર કરવું કે ધ્યાન હોય કે ન હોય પણ જેમ તેમ જળતર એટલે જળતર ના એનું કારણ કે જે સ્થાન માં જે જોઈએ તે ત્યાં જડાવવું જોઈએ આપણે આમાં ભગવાન માં જોડાવાનું જયારે ત્યારે એ સ્થાનો ઓળખવા જઈએ આ મન નું સ્થાન આ ચિત્ર નું સ્થાન આ બુદ્ધ નું આ અહંગ નું સ્થાન ક્યારે સ્થાન મારી ક્યારે વૃત્તિ જોડાવી જઈ પણ એક સમજ્યા એ વિચાર કરજો કે એમને વાતું કરવાની નથી હો એક કેમ એક થાય એક તમે પાછી ઓળખતા હો ન છે કે નહી બુદ્ધિ ચોટી છે કે નહીં અહમ ચોઈટો છે કે નહીં એ ચારે એકી સાથે ઓળખવા દે કઠણ કે કઠણ તો છે પણ એનો અભ્યાસ કરે ને તો એ જરૂર બની શકે પણ એનો અભ્યાસ કરવો નહીં એ અભ્યાસ પાંચ માણા બેહીને કઈ વાંચી ભણી કંઠે કરવાનું નથી હો એકાંત માં બેસીને ભગવાન ની મૂર્તિ ધારી ને ઇન્દ્રિયો અંતકંઠ જોડવા હોય તો એકલા જોવું જોઈએ જોડાય છે નથી જોડાય છે ખરખાં છે એ પોતે પોતાનો જ ગુરુ થઈ અને જોડવા જોડાઈ નગર ન પોતાનો ગુરુ થઈ તો એવા ભક્તો વહેલા મોટું થવું પડે મન બધે છે અહંકાર એક સાથે એક કેન્દ્રિત થવા જઈએ એ અભ્યાસ કરવો જોઈએ અભ્યાસ વિના તો કઈ ન થાય ભાઈ એક આ ગામડા ના ખેડૂત એના હાથી આંકતા છોકરા ને શીખવાડે ને એનું બાપો લઈ જાય બાપુ હાંક લાવ બાપા હું આગું એમ નહી જો ચાંદક જો આ છોડવા અહી રે જો અમે આમ થઈ જતા પડી જાય એનું બાપુ એને શીખવાડે પછી કોઈ લોકો એમ તો મને આવ એમ ના કે પણ વય આંખ્યું નો હોય તો આડા તો અરે એમાં હું કઈશ તો દાંત આવશે બધાય તેની આખતા હોય ને એને બાળકને આ જાય કોકની વાતો કરતો જાય અને જાગજ પડી જાય બધું એણે હોશિયાર જુવાનિયા માથે બાબા પાક એવો મારે ને એ પેલું વયું જાય આમ આવડો એની અસર નઈ પણ બેલી નામ લઈ લે પાછું આપડે આ ભગત વેહ તો લીધો આટલા બધા બેઠા છે ત્યાં બરાબર બેલા હંતા હશે ને પેલા શા માટે હાકવા ખે નઈ હોય માર્ગ માં કઈ કામ કરવું પડે જો હજારો પ્રકાર ફેલાય પેલા જેવું તો એક દ્રષ્ટાંત થઈ એવા અનેક પ્રકારો છે હવે એ આપણે જો આ માનસો વેચી વિચાર ના કરીએ સાવધાની રાખવી પડે આ તો આંતરવૃત્તિ ની વાત છે આંતરવૃત્તિ માં તો કેટલી સાવધાની રાખવી પડે હજારો પ્રકારે ફેલાયેલી હવે એને કેન્દ્ર માં લાવવી છે લાવવી પડે ને તમને તમે વખાણી એટલે આનંદ અમારે તમારો આનંદ છે પણ આવડા નું વખાણું નહી બીજા ભાગ માં ઉપડી ગયા તમે આજે ફારમાં ઉપડો છો એટલું બે પગડ્યા તમારા બે નથી આ સંસાર તો છે એ તો તમારે લાભદાયી છે મળી ખરું આને તો સંસારે ગયો અષ્ટમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેને યુક્ત છે અને અષ્ટોગ તે સાધન રૂપ છે અને એનું ફળ તે ભગવાન ને વિશે નિર્વિકલ્પ સમાધિ છે જયારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણ ને નિરોધ કરીને ચિત્ત નો નિરોધ થાય છે ખબર પડે ને શીખ્યા છો ને આમ બોલાય આપણે આપડે તો એમ બોલાયું જ નહી ભગવાન ના ભક્ત નો વેસ લીધો આ લોકો આપણને પગે લાગે આપડા પગ માં માથા મૂકે અને આપણને ખબર ના હોય એ કેટલી વાત છે સાધન રૂપ છે અને એનું ફળ તે ભગવાન ને વિશે સમાધિ છે જો હું કહ્યું અને જગત કેમ સમજી શકે અષ્ટાંગ યોગ સાજોય ખરો સમાધિ ની અંદર આવી પણ એ અષ્ટમ આવે જો વ્યક્તિ સ્થિર થઈ તો મોક્ષ માંગીદા જગત ના છેતરવા બધે કલાક ધ્યાન માં પ્રેસિક સમાધિ થઈ એ બધી ઊંડી વસ્તુ છે એ જગત માં આજે કોઈ પાત્ર નથી એટલે કેની આગળ એ વાત કરવી વ્યવહાર ની જ વાતો બચી ગયો આ માર્ગ માં પગ ભરાવી જ નથી ગમે એટલી તોડી નાખી પણ એ ન જાય અને દાતરડા હું જો ગળા રહી આમ એક દોડું એક આમ દોડું બે મોટરો બે ને પકડી રાખી એટલે દોરડા એટલે દોરડા ખેંચાય ને ખેંચીને આ દાંતડા જેવું ત્યાં મોટર હાલ્યું નહી પકડી રાખી અહી દાંતરડા ની ધારે થોડી કળા છે હજી તો એ નાટ્ય કળા છે યોગ ની કળા નથી એમાં યોગ ની કળા જ એ કળા માર્ગ આપણે લીધો અને આપણે ના કરી શકીએ આપણે સત્સંગી થયા ત્યારે પ્રાણ ને નિરોધ કરીને ચિત્ત નો નિરોધ થાય અને જો ચિત્ત નિર્વાસ નીકળી ભગવાન વિશે જોડાય છે ઓલા નાદ ની સંભળાતા ઈ સમાધિ અષ્ટામ યોગ વાળી ગણવી ગણવી અષ્ટામ વાળી તો આ ચિત્ત નિરોધી કરી ને થઈ તો ઈ જયારે અંદર જાય જયારે સમાધિ ભગવાન ને દેખાડવું હોય તો દેખાડે નો દેખાડવું હોય તો નો દેખાડે અને અષ્ટમ યોગ ના માર્ગ માં તો આવે છે ગણપતિ ના સ્થાન આવેદ મળે બ્રહ્માંડ ભાટી જાય એવા કડા કે અષ્ટમ યોગ ના માર્ગ માં એ બી જો સમજણ ના હોય તો ક્યાંથી પાછો પડે પાછા બીક લાગી એટલે બીક લાગી એટલે આત્મનિષ્ઠા છે ને દાંત આવે કઉ સારો હોય એમાં આ પંડિત હોય કે સાધુ નો વેશ હોય સંસ્કૃત ભણેલો હોય બઉ ભાષણ કરે હજારો માણસ ને મીઠું લાગે પછી વખાણે ચડે સમાજ વખાણે સમાજ એટલે હું કેતોરા ગ્રેજ્યુટ ભાવીવડાય અને વખાણ વિધવાના તો પંડિત ખરે ખરો છેવટ માં ઓલતા વળતા યોગિંદ્રો આનું કિરાન કે છે હવે આ કું બિચારા એની કિંમત કરે સમાજ આને કિંમત શું કરી શકે એક અવડા ચડાવીને મૂકી દે છો આ માર્ગે એને દેખ્યો છે ખુબ દેખાય પેલા તો વખતા બહારા પછી ચો આશા તો અમૃત જયારે અમૃત પછી આગળ પંડિત છે પંડિત થી બધે વિદ્વાન થાય વિદ્વાન માંથી ભક્તરાજ થાય પછી એની માનતા એક નિરોધ નો નિરોધાંત થઇ જાય નિરોધ એટલે શાંત થઈ જાય શાંત એટલે આ જગત ના ઘડવા તૈયાર ન થાય એટલે શાંત કહેવાય અને અષ્ટંગ યોગે કરીને જો નો થાય તો ચિત્ત ભોગમાં ભક્તિ વાળા ભોગ માં વયા જાય ભોગ તો વિશે ગયો એટલે રસ્તા માંથી રસ્તો બદલી ગયો પણ એ ઓલ્ય રસ્તે પહોંચ્યો નહીં પણ વચ્ચે બદલી જાય સમાજ એવો છે કે આવડ નો બદલે તો બદલાવે ખુબ વખાણ ને માન ને પૂજા મને થવા એટલે આવડે અને આગળ વધવા પણ જગત માં બધા ભાવો દેખજો જાલા આ જગત અને જાજા પૈસા એનું માપ કરતો હશે આનું માપડાય ને આપડે મારે તો મેં તમને પૂછ્યું તો રહી ગયું આ ચાર્ય વૃત્તિ ને ઓળખો છો ને અહંકાર ઓળખાય તો ખરી પણ થાય ક્રિયા માં ચારે ભેડા થાય રોકી શકાય તો થાય ને કે રોકી શકાય તો થાય ને કે જાય નજીવી વસ્તુ છે ઠાકોરજી ને થાળ ધરવા માં છોકરા કંટનિયા વગાડે આપડે ઠેકડા મારીએલા તબલા વગાડે તાલ આવે તો કાલ તું ભાઈ થાળ ભોઈ જાય એમ આવી ગયો ને બધું એક જ વસ્તુ તમે ભગવાન ની મૂર્તિ ને ધારો કોઈ પણ મૂર્તિ ને એટલે કરતા ક્યારે મન બુદ્ધિ અને ક્યારે ભેગા થઈ જવા ક્યારે મૂર્તિ ધરાય નો ધરાવે મન કઈ પોતાનો ઘાત નો ઘડે સ્થિર કોઈ વસ્તુ નું ચિંતમે અનુભવેલું હોય યાદ આવે બુદ્ધિ નિશ્ચિય કરીને વે જાય આ ભગવાન અને ક્યાં પહોંચી જાય હું તેના ચરણ માં છું હું અહીં છું અહીં છું એટલે શું પોતાનો અધિકાર લઈને બે જાય હું ત્યાંથી આગો પાછો છું જ નહીં એટલે બીજા ઘાટ દેખાય જ નહીં કોઈ અહમ તો બીજી વસ્તુમાં હમ ઉભો થઈ પડે બીજી વસ્તુમાં જોડાવાનો પ્રયત્ન ના કરે આ આપણી મેળે મનસી પૂજા કરો ધ્યાન કરો એમાં અભ્યાસ કરવો જઈ તો ઈ તમે દેખો ઓળખો ને કે હજી આપણે અહીં કાતા થઈએ અહીંયા આમ થઈ તો એમાં દેખાય આ વાતે નો કરો છો ને કેટલી સરસ વાત આવે જોશી વાય આ ઊંચા લેવલ ની છે નીચલા ભાગ ની નથી અને નો થાય એવું નથી હોય તો બધું થાય પણ નાની ઉમર હોય ને આત્માઓ નાની ઉમર માં વીહ વલત હોય કરતા ના બેઠે ઘાટ સંકલ્પો ને કરતા ઈ પછી આખી ધ્યાન કરવા બે બરાબર થાય ને વૃત્તિઓને પેલી રોકતા શીખવી જોઈએ વૃત્તિઓને રોક અને જયારે વૃત્તિઓને રોકી એ કોઈ ભૂલ દેખતો હશે તેના ઘાટ કરવાના જ ક્યાંથી એને યાદ ન આવે તો અને આપણે આપણા હૃદયમાં આખું જગત ભરીને બેઠા છે એને બહાર કાઢવા માંગતા એટલે જ્યાં માલીબા ધ્યાન કરવા રાંધી નાખી એટલે કાંકરી માલીવા એટલે જમવાનો હવાજ આવે ને બરાબર વાળા ને બૌધા ને દાંત નો હોય અને ખીચડી ખવાય કેમ ભાઈ એમ નાની ઉમર વાળા તો કેવળ વાંદરા ના સ્વભાવ હોય એ આ સ્થિર ના કરી શકે નાની ઉમર વાળા કરે પણ ધ્રુવજી પાંચ વર્ષની ઉમરે છોડે કેમ જયારે બની શકતો હોય ત્યારે જ બન્યું હોય પણ આ જમાનો એવો છે કે આજે વિહ વલિત છે સ્થિર થાય કેમ એ માની હું સ્થિર છું ચાર અંતઃ કરે તમે ધ્યાન કરો શાંતિ કરો ઠાકોર જમાડો કોઈ ક્રિયા કરો એમાં ચાર ભેગા જોઈ લોક પાલિપા ઉતરી ચૌ અંદર થઈ લખાયા એટલે જે શક્ય છે બની શકે માણસ ની એ જ લખાયું મેળવ મહાત્મા તો મહાત્મા એમાં ગળી જાય ખાંડ છે ભગવાન નો મહિમા એવો છે એમાં તમે ગળી જવા દે એટલે બધું ભૂલી જાય એવો મહિમા સમજીએ ને હું ભક્ત છું એ જ્યાં સુધી દાવો છે ત્યાં સુધી પૂરો નથી એ માર્ગ અધૂરો છે અહમ પણ ગળી જાય ત્યારે પૂરો ભક્ત થાય ત્યાં કેવા કઈ વખત રહેતો નથી ક્લાસ ને સાંભળવો આવી એક ભણતો હોય ને મને એમ એના ક્લાસ નો અભ્યાસ કરાવો એક પૂરા થવા જોઈએ હે એકડિયા નો ક્લાસ તો પૂરો થવો જોઈએ પણ સાંભળી ને તો કઈક નહી આવ નથી ત્યાં લગી ભક્તિ આવે ક્યાંથી આ ઉપલબ્ધ ભક્તિ છે આપણી જન્મ માં ભગવાન ફળ આપશે પણ એ આ પતિ એમ માની લોિકા નવધુકા ત્રિષયે ત્રિધુત્વમ નારાયણ ધ્વજ નમૃષ્ય વય દ્રહ્મા શિવ શક પરમા સ્વરાંતુ શક્ ભક્ત પ્રાર્થના કરે હે ભગવાન તું ક્યાં હું સ્વાભાવિકા નવ અધિકાર વિષય શિત્રુત્વ આ બધું તારું સ્વાભાવિક છે સ્વાભાવિક એટલે જો આ માળા આપડે ફેરવીએ એમને ના ધો જતો હોય ને સ્વાભાવિક કહેવાય અને જયારે પારે પારે ભગવાન નું ભજન કરવું એમ માની ને ફેરવો એ સુધી માળા અને સ્વાભાવિક આંબા સામે ફેરવાદ કરવી ભગવાન ના માર્ગ માં ભગવાન ના ગુણો અનવધિકા અતિશય શિતૃત્વ અનવધિકાતિશય ઈશિતૃત્વ ઈ શુત્વ તમારું આનંદકો બ્રહ્માંડ ઉપર નિયંત્રણ એ સ્વાભાવિક છે સ્વાભાવિક એમ ઈશ્વર ને મહેનત કરી નથી કરતો સ્વાભાવિક સ્વાભાવિક આ નવધિકારિત શેત્રુત્વ નારાયણ એવો વૈદિક હોય વેદને માનનારો આ ઈશીતુ ધ્વ એને ન જાણે એવો કોણ વૈદિક સ્વાભાવિકા નિકા શુત્વ નારાયણ ન દૃશ્ય દેવથી કરતા એવો કોણ વેદનો જાણ કરારૂ ઈ શુત્વ ન સહન કરી શકે એવો કોણ કરિવ શતમખ પરમ સ્વરા શિવ પરમા સ્વરા એના ઉપરી એટલે બ્રહ્મા શિવ વૈરાટ બ્રહ્મા જેવા છે પૂજા ક્ષુદ્ર બ્રહ્મા કહેવાય ક્ષૂદ્ર નહી હોય પૂછતા નહીં શુદ્ર એ બધા અને એના ઉપરી એ પણ એટલે જેમાં બે ગરવો ને જાકડ ને એમાંથી જીડું જીવડા એ તમને તમારા મહિમા ને આટલું સમજે છે વૈરાટ બ્રહ્મા પણ તમારા જન ને આશ્ચર્ય બેઠા થી બધાય હવે આપણે ગયા મારા લુમડા બદલાય નામ થઈ ગયા ખરેખરા થઈ ગયા ત્યાંથી આ બે હજી પાછળ નહીં આગળ જવું હોય તો મહેનત કરવી પડે ભવિષ્ય ભાઈ જોઈ આવે